ભગવાન ના માર્ગ ધોરી માર્ગ આ જગત નો મોક્ષ વિજ્ઞાન છે આ જગત નો રસ્તો સગતિક એટલે સ્ટેપ બાય સ્ટેપ એટલો જ માર્ગ ધોરી રસ્તો છે ભગવાન મોકી દેવાનો ચડાય ક્યારે જેટલો પરિગ્રહ ઉતાર ઓછો કરે એટલો પગથાય કોઈ કે છે ભરતભાઈ કેન્ટીન છે એટલે બે હજાર પગીન આવી જાય એટલે આમ ચડી ઉતર કરતા કરતા તરવારે ચડ્યો નથી ભગવાન નાના નાના આવતા થયા હતા એમના હત્યા હતા પછી આવતા હતા સવાર જૈન નું શું કધું વૈષ્ણવ નું શું કદું કોઈનું ગજું શું એટલે બધું આ ફટેક ફટેક કરવાનું એમ શું ખાયા પછી બધા જાનવર કોને ત્યાગી કેવાય ત્યાગી કોને ત્યાગ નો કોઈને ભગવાની જરૂર નથી કોઈને સત્યાય વિરાધના કરવાની જરૂર નથી માર્ગ કાઢી લેવાની જરૂર છે શું છે કરવાની હોય તો એટલે અક્રમ એટલે લીટ માર્ગ કેવો નહીં હવે લીટ મો આ હિમિત ઉદય આવેલો શું છે આવું નથી એવી પરિસ્થિતિ માં માર્ગ ચલાવવાના લાહા માર્ગ ધક્ત નથી એટલે ધોરી માર્ગ આખો ખલાસ થઈ ગયો છે અમુક બસો પાંચસો બે હવે એના માટે શું જોઈએ કે વાહનો ફરવા જતો જ નથી એટલે આ ડાયવર્ઝન રોડ છે ડાયવર્ઝન રોડ એટલે જયારે ધોરી વાર વિચાર થઈ ત્યારે આ ડાયવર્ઝન જવાય નહિ અથવા અમુક સાયન પૂરતો જ છે અમુક લાખો માસો એક અવતાર મુખ્ય ચાલે જશે એક અવતાર બે હજાર ત્રણ હજાર ચાલે લાખો કેટલાય લાખ કેવાય નહિ કારણ કે લોકો બધા ગુનેગાર એટલા નહીં પડી જાય બિન ગુનેગાર હોઉં થયું છે ભટકવાનો માર્ગ આવે છે ચોરી લઈને કચરું છે તો ગવ્યક કરો છો આ વાત એક ગણપતિ કે ગણપતિ કે તો એ તો દેવાની અનકા યુવાવર કતમ કે તો આ યુવા કે થાય આ નો આ આ યુવા છે ને યુવા તો યોન કેડા પર હા તે યુવા રોજ હોય તો કોને કે કરી ગઈ પર બેન કે છે આવ દે તો ક્રિયાઓ કર્યા મહત્વ કોણ આપ્યું છે નામ આપો મને ક્રિયાઓ કરવા કરે કેવું છે મહત્વ પણ આપ્યું છે નામચાર ધર્માચાર્ય નાના ક્રિયા ને કોઈ પણ ક્રિયા એ કારણ છે શું છે કામ બાજવાનું ભગવાન સ્વીકારે નઈ ક્રિયા માત્રા માટે લખવું પડ્યું નહીં એટલા માટે આ વાત ની કેળી કેટલાક આમ કરજો કેટલાક આમ કરજો શોખનો શોખ એ બધા શોખ ની વાત કરે ક્રિયાઓ પોતાના શોખ ની ભગવાને મોક માંગે એટલો મૂકેલો અને ક્રિયાઓ ભગવાને પોતે કે એમાં કઈ પણ અહંકાર મમતાથી નહીં કરી શકે તો ગુરુ ના આપેલા એનાથી આજ્ઞા થી કરી શકે આપડું કેટલાક તો પોતાના હા એ કરવા માટે રસમાં બેસવા માટે તોફાન મળ્યા જ્ઞાન ક્રિયા તો આવીને આ તો અજ્ઞાન ક્રિયા છે શું છે જ્ઞાન ક્રિયા આ તો અજ્ઞાન ક્રિયા છે હું ભરતભાઈ છું એ માની તમે કામ કરો છો એ બધી ક્રિયાઓ જ્ઞાન ક્રિયા અને હું આત્મ સ્વરૂપ છે બંધ થયા પછી જે ક્રિયા કરવા દેવ પ્રત્યે બંધ થઈ ગયા હતા ના ફરી મનુષ્ય છે પંડિતો માં જ્ઞાની લેવાયો છે ને એ કશું હમઘર નથી અગાઉ મહારાજો ભણાવો તમને અમદાવાદ વગર ના થયો હમણાં ભણાવો પંડિત કર્મ નામણ માં રમતા હોય તે વખતે કર્મ નો છેદ ચાલતો હોય હોય ને આત્મ જ્ઞાની હોય કે આત્મ જ્ઞાની ને કેવિની હોય પણ તે કેવા પણ ભેદ વિજ્ઞાની તો ભેદ વિજ્ઞાની અને કેવળ જ્ઞાની માં ચાર દિવસો તેજ્ઞાની હોય તો બે કલાક માં તમને મુક્તિ કરાવે શું કહે બાકી આપણો આ કિંદી પાસે એટલે તો આ સમય તમે કરી આપીએ છીએ બે કલાક માં કરી આપી શું કહેવાય જાગૃતિ આવે ને તો આ નિરંતર ઉઘો અને જાગૃત કેવી રીતે લાગે નિરંતર ઉભી રહે આ તું ગાડી વાત બધું બુદ્ધા ચકવ ના હોય એ ખુદ હોય એ આત્મ જ્ઞાન કે કારણ કે સનાતન વસ્તુ હોય સંતોષ રાખે શું કરે જો સારી ચીજો મળે નહી ખાવાની તો કંટ્રોલ માં ખરેલું તો ખરેલું કરવા જ પડે અમારી એવી સ્થિતિ છે એ બધે તમારી બધે સાચા સાધકો ને સાપુક ચિંતા ના થાય ઉપાધિ માં સમાધિ રખાવે એમ નામ સાપુકમ સમાધિ હતી હંમેશા અત્યારે અમને જ્ઞાન થતા કરે હું કહેવાય બેઠું બદર ટાઈમ ઓફ ધ પોસ્ટીકો યોર ડિવાઇસ જનરલ બદરક ચિંતાને કે જલતા રહે છે ટાઈમર ને તો કેટર રહે તો સર બર אבי વતી જ્ઞાન દે બક્યા મત ચિંતા મિંતા બધું જોઈલું છે તો બજેથી બરાબર એક ટાઈમે જ આવીને ઊભી રહે એ ટાઈમ સાથે ચિંતા-વિચતા બધું હા બરાબર હું કોર મેં શું જાય ના બોલાવ આવવા નથી મે તો તૈયાર મે ડિસિસ બેલે કે તો કે આ તો કલ્લા કાવાલી દેબી ના આવતી હે કેવલ જ્ઞાન થયું ત્યારે જ આત્મ જ્ઞાન થયું કે આત્મ જ્ઞાન ચાલુ જ હતું સાડા બાર વર્ષ ભગવાન નવીન ને સાડા બાર વર્ષ કે તપસ્ય ને ને ને કેવું જ્ઞાન થાય અમારે થોડો કચરો બાકી થાય કીર્તંક જે કહ્યું છે એમાં એક શબ્દ નો ફેર નથી આ જગત અને એવો એમનો એક શબ્દ આ કોઈ સાયન્ટિસ્ટ પણ બોલી શકો નથી એક શબ્દ ની એમની કિંમત છે અવર ને કોઈ સહાય અવર ને કોઈ સહાય જે ભગવાન ની પૂજા કરતી હોય છે અમારે અમારી આત્મા ને અંદર મૂકવાનું હું મારો આત્મા પૂજા કરું છું એટલે ભગવાન ભગવાન ની જે પૂજા કરીએ તે વખતે અમારે એવું નહીં ઉપાડું કે અમે અમારા આત્મા ની પૂજા કરીએ છીએ નીચે આત્મરૂપી અવર ના કોઈ ઉપાય અવર કોઈ સહાય અવર કોઈ સહાય એટલે દિન સેવ્યો નીજ આત્મરૂપી પોતાના આત્મા ને આ બધું બાજુ કીધું નરેશ ભગવાન બહાર સાથે પેલા કર્યા ને અમુક વાની ભગવાન ની બધી અને તેમાં પછી આચાર્ય પુષ્ટિ આપી છે તો પુષ્ટિમાં ભગવાનના ભગવાનના જ્ઞાનમાં હું કરું છું તે કરે છે આમ કરજો એવું ના કહેવાય શું હા ભગવાન નો પ્રતાપ જે ત્રણ થઈ બહુ ઉડા ઉતરવા જેવું નથી આવતી તમે પોતે હા કલેક્ટર થવું પોતે છે કેટલી વાર લાગે हां तो मुद्दे पर बात मत हो ये निर्णय करेंगे तो तो बात नहीं है ये कोई नहीं है ये तो आगे चाहिए अंदरूनी चीज जरूरी है भाई चला आप आप जी ये काम डाल लग रियो नहीं है बस जरूरत पूछ रहा हूं मैं पूछ रहा हूं शॉट मार जाऊं क्या તમે કે આપી લાગે તમે માગો તમારી માગણી જોઈએ તમને મારી હાજી માં જ આત્મા પ્રગટ થઈ જાય હું જઈશ કારણ કે આવરણ છે આવરણ છે અમારી વાણી આવરણ ભેગી હોય કેવી હોય આવરીને બે મનની મસ્તી ચાકી છે શું ચાકી કરે આત્મા નો આનંદ થાય અગર તો જ આનંદ થાય ત્યાં હસયોગીઓ કે આનંદ ને શું કામ તોફાનગ રાજમાર્ગ ભગવાન નું જ્ઞાન માર્ગ કેટલો સુંદર માર્ગ વેદાંત લોકોને તો ઊંઝા છે એટલા માટે થયું ઊંઝા છે ને દલાલો દોષ છે પણ એમને કેવું નઈ આપડે કોના દુઃખ થાય આપડે દુઃખ કરાવ આ તો આપડે સમજવાની જરૂર છે કેવા છે આ ખામી દલાલો કેમ આ ધરાકી મજબૂત આપડે મકાન દલાલો કઈ બધી અડફડી કરશે મકાન નો ગ્રાહક હોય કોઈ મેહનત નહીં મહેનત પાંચ લઈ જઈએ જરા સમજી ને જાય ને તો એમ કે બધા આનંદ અનુભવે તમે ભરતભાઈ પછી બે બે આજ્ઞા આપી છે સીધી આજ્ઞા આપીએ છીએ ત્યાર જગત જગત કોણ ચલાવે છે અત્યારે ભરતભાઈ ને આમ લાગે શું કરવું છું દરેક ને એમ લાગે પણ દસ લાખ કમાયોગવાન અમે ડોક્ટરો એવું જીવે કરે છે ખબર છે નહીં કરતા ભાગ દેખાડી દે છે શું કયું આ જગત કરાવ ઇંગ્લિશમાં સાયન્ટિસ્ટ કર્યું કેબજ મા આપ કેમ ના પાડો છો તમને કોને શીખવા દીધું અમારા ક્રાઇસ્ટ ભગવાન આક્રમણ ના વિજ્ઞાન એટલે યોગક છે આ છોકરી વિવાહ કરવાનો છોકરો મળી આવે છે એનો વિવાહ થઈ જશે પરિવાર જોડે વિચારતા છે રાખદેશ છે બધે લોકો જોડે મિત્રતા છે ના વિચારેવા દેવા ના હોય ને એ નવરાત રાખતા કેવાય શું આપડે કે મારે શું લેવા દેવાય મારે લેવા દેવા વાળો એ તમારી રાગદેશ એ ઋણા બંધ કહેવાય એ ઋણા બંધ વાળા જે ફાઇલો છે ને એનો નિકાલ કરવાનો રસ્તો બતાવી દે તારી એટલે નિવેડવા આવી જાય અને સિદ્ધાર્થનો છોકરો બતાવી દે એટલે પહોંચાડી ના આપી દે ને આખા વર્લ્ડના તમામ બધા નહીં આવે એના બધા પછી એક લાવે ત્યાં ખબર નથી કાયમ માટે થઈ ગયું કાયન માટે એક નઈ એટલે પજલ છે બગાડ્યું એની સાથે તમને પજલ ઉભું થાય બગાડ્યું કે બધલું બદલ ને ગોચી ઉઠું મુખ્ય જવું હોય તે નીવડેલા આવે શું આવું મારો હિસાબુ રહે વેપાર ચાલો જાય છે ના પણ થઈ જાય છે નહી થાય એવું કર્યા ભગવાન સમર્થ હતા ભગવાન સમર્થ હતા તો લોકો નો માર કેમ ખાધો ભગવાન સમર્થ હતા તો ભગવાન મહાવીર સમર્થ હતા બે શિષ્યો ત્યાર ભગવાન એમના શિષ્યો એ કહ્યું ચડ્યા ને ભગવાન શ્રી હા એ બચાવવા માટે બતાવનાર ઘણા અહંકારી હોય છે બધા હું કઈ બતાવા નથી આવ્યો હું તમને મોખે લઈ જી કે तो बच्चों तेरे शीत लेकी बचा भगवान हाँ भगवान बचाव ભગવાન ને છ મહિના સુધી ભગવાન ધર્મચી ધર્મચી ના થાય શું કરી શીખ્યો તો પણ ભગવાન ભગવાન કોઈ શીખેલો ભગવાને શું કર્યું કેવાય તે જાણો છો જે ડિઝાઇન હતી તે એને પૂરી કરી નીચે તરીકે વિતરા કેવાય વિતરા કેવાય પહેલો ઘોડો કાઢી ના કરો ત્યારથી ભગવાન જવાનો છતાંય ભગવાન જેઝાઇન છે ત્રણ આગળ જાય પાસે આવી સભા થતા આવે તમારી વાત અહીં લાવે કે આ ગોચારો સાહેબ આવું બોલ્યો રામ છે ને તેમ છે ભગવાન મારી કે ધર્મ ની વાત કરી ભગવાન એમ છતા બહુ જ રે એટલે ભગવાન કોમ નામ કેવાય જે છે કે નથી અરે નથી કે અરે પણ ન કે છે નથી ના કે ના કરે એવું એવું ના કરે મગનું નામ ના કરે એવા ખરા થાયેલા લોકો ને હા નઈ ચેલા એવું ના ભાઈ એ ચોખ્ખું છે કાંઈ એનો કશું લાભ દેતો નથી વિતરા પોતા પોતે દેવ છે અને દેવ થયું છે એમાં ગરમ કરવું હોય ફાકી હોય દસ બાય દસ મિનિટ પછી પાંચ એટલું પાણી ગરમ કરવું હોય કે નહી દીધું પછી ટ્વિ માં ઠંડુ કર્યા નથી કરી દઈએ આપડે હું કરતા ટાઈમ ઠંડુ કરે કેટલો ટાઈમ જાય કેમ બોલે તો તે દાંતા તાકી ખોલી જો એટલે ઠીક જ પરિવાર ઓછો ટાઈમે કે તાકી ખોલી દે છોળવા પર સટો થઈ જાય તો કોલ લાગે એટલે હમ તો દે જાય સાડી થઈ જાય એના સભવમાં આવી જાય પાણી એને પાણીએ સભવમાં આવી જાય કોઈ ઈ દેરે કોણ કરે છે આ આત્મા એના દેવ દેવના સભવમાં જાય છે આ બેસ નીક ના સભવ હો જાય છે જો યાદ અપના કરો એટલે એટલે તાકી જો કરી પડે ઉપર ભગાડી ના રાખની આપડે કઈ ગયા અમે કેમ ફસાયેલા છે કે નસીબમાં છીએ તમારા ભગવાન નથી કાર્ય થાય આપડે ચટણી વગર જમવાનું મજા ના આવે પાતરા માટલો મા મને તો લોકો મારી મારી પાછરો કર્યો થશે વેપાર બંધ હું બેઠો તો મને કહો મારે શું કવું કે તમે જમી જઈને વેહ લઈ શકે અને તમારે વેપાર વાળો પૂરો થઈ આવે તો ગમતી હોય ધીર હોય એવું કઉ જ્યારે બે ગાડોની ગમતી હતી ત્યારેને બે પાછળ લાગ્યા ના કેસ બંધક કે દોતોલો આ નવિત્ર કર કેમ ગમતી તો ના પણ સહન કેમ થાય આ ગાડો ગમતી તો ના હોય પણ સહન કેમ થાય તો આ બી અન બધી વેપર કરો અને નગરી આ ભાજી તો ખરી નગરી ખરી ખરી સહન તો અન બધી ઇશાલ બોલ્યો અરે જેમ જેમ કે જો સહન નહી કરવું પડે મારે ધર્મ ધ્યાન થઈ ગઈ નથી ગાર લેતી દે આપણને આપડે ગાર આપીયે તો તમે રૌદ્ર ધ્યાન કર્યું કેવાય શું સમજ્યા ચાલતી સમજે તો ચાલે સમજ્યા વગર કેમ ચાલે છે અમને અત્યારે બધા અમારી પાસે ટીકા કરનાર હિસાબ હોય તો કોર્ટ ની પાસે દાદા ચોર ને બરોબર એને બી પણ કહેવા નથી કે કોઈ ઇરાદો નથી લાગી બધી કેવા નથી હું મારો ધર્મ ધ્યાન કેમ થાય મારે નિશ્ચય અમને ભેગા થયેલા પતિ હજાર ભેગા થાય છે આ તો છે તે અત્યારે ધર્મ જ નથી સામાયિક કરતા હોય તો સામાયિક કરતા હોય તો સામાયિક ને અસામાયિક સામાયિક સ્લ સામાય જૈનો સામાયિક છે સાધુ વાચારી બધા સામાય મંત્ર ગમે તેમાં પણ રેજો ને થોડીક વાત સીધી મધુરો આ તો અમને વેગડા પેલા તેમાં તો મધુરો નહી એનું નકામું જાય આખો દાડો સુધરી સામાયિક માં જ રે ગાડીઓ રેજ ના રે એવું આપણા સામાયિક છે ધ્યાન ના જ એનું પછી મીઠા માં ઢોપડમ માંગે ઢોપડમ માંગી ગઈ ને જાનવર પણ કેટલાક લોકો કે છે તો પછી અમારી ગાયો હારી નહીં હોય કે માટે જૈન ગાયો આવેલી હોય મારી બહુ જ સારી હોય માહિ કે શું જાનવર માં જાય તો દાયું આ ડાયા જીવો નહીં દેખાતા જાનવર માં કેવા ડાયા દેખાય ફરી મનુષ પણ મળવાનું થોડું જોખમ થઇ ગયું પડે એવું ટાઈમ આવી ગયો છે તેને રવ ચાલ્યા છે કાસણ ક્યાં એ કેવું કેવા માલ આ પ્રોડક્શન ચાલુ જ છે પ્રોડક્શન ચાલુ જ છે જા દેને નહી કોઈ નથી નહી તો સુખમ આમાં આમાં ઓલા જા હે ને હાજી હા જા આપણે બધાને દુખા ભોગ્યા સુખ આ દેલે કડે ભોગ્યા હોય કરેક હોય એટલેને ભોગ્યા તે ભાઈ કરેક નરું ભેલે છે આ લોકડ છે ને ડાડો સળીઓ દવાર કરે અને કડક શું કરે ગરમ કરે ગરમ કરી પાછળ અને ગરમ એનું વાતાવરણ વાર લાગે છે જે ગરમ ગરમ ના થતા એ વાતાવરણ